આ નવી ભાષા ભગવાન શીખ્યા અને જૂની ભાષા કઈ ભૂલી ગયા નથી એટલે આપડે કહ્યું ભીખુભાઈ આ મટર નો માલિક નું આ છોકરા બાબા નું ફાધર આ બાયનો હું ધણી એ બધું એ વ્યવહારમાં બોલાક વ્યવહાર આ વ્યવહાર અને આ નિશ્ચયથી ડિસાઇડે આ સેલ્ફથી ડિસાઈડેડ થયું આ નિશ્ચય થયો સમજાય એટલે હવે આ દુનિયા પદો પછી ખરેખર હું જ ભીખું ભી છું બોલે શું થાય છે હવે આ રિયલ વ્યૂ પોઈન્ટ ભગવાનની શુદ્ધ ભાષામાં તમે રિયલ છો શું કહ્યું શુદ્ધાત્મા રિયલ છે તો શુદ્ધાત્મા છો અને રિલેટીવમાં ગ્રાંતિની ભાષામાં તમે ભીખું ભી અને પછી ફાધર ઓફ ધી સન ફાધર ઓફિયર સન યુ આર બાય રિલેટિવસબન્ડ અફેર વાઇફ રિલેટિવ શુદ્ધાત્ ને રિલેટિવમાં વિશેષણ ના હોય રિયલમાં અને રિલેટીવમાં બધા વિશેષણ અને ઓલ થી એડજસ્ટમેન્ટ ઓલ થી હોય પણ આ બહુ પૂરતું જ ને સમજ ને અને આપણે આપણે ખરેખર પરમાનન્ટ છીએ આ તને સમજાવ્યું બધું આ વિજ્ઞાન હવે ગાય ને છે ભગવાન રિલેટી ખબર નથી પણ ઉભી ગયું તારું ગાય છે રિલેટી ગાય રિયલ બી શુદ્ધ આત્મા એટલે આત્મા વ્યવસ્થા ભૂતે શું બધા ભૂત પ્રાણીઓ આત્મા દેખાય જોવાનો અભ્યાસ કરવો પડશે શું કહ્યું આખે રિલેટીવ દેખાય છે આ કોને રિલેટિવ હમણાં છે ના કે રિલેટીવ જીભથી જીલેટિવ અને પર્સથી ઇન્દ્રિવાસી રિલેટિવ મનથી એ રિલેટિવ તો એટલે હવે તમારે અંદરની આંખે આ જ્ઞાનની આંખે જ્ઞાનની દ્રષ્ટિથી પાસે સુધાત્મા તરીકે જોઉં તો આ આંખે એનું પેકિંગ દેખાય અને અંદરની આંખે માલ દેખાય તમે ચોરાશી છે પેલા લોકો નહી ભગવાન ખબર પડે જાત જાતનો ગધેડે કૂતરા ગાય બધું કાકા ખરેખર આ ગધડું જ છે એટલે એના શું કર્યા સમજ ને ગધેડામાં રહેલા ભગવાન શું કે છે પેલા એના કાકા ભગવાન ગધેડો આપો મારો તિરસ ક્યાં કર્યો એટલે આવી રીતે આ દુનિયા ચાલે સરસ મળે ને ભગવાન ના નીકળે એટલે આપણે ઓળખાય ના થાય ને ગધડું ગધડું પછી ભગવાન દેખાય છોકરા બધા મોટર બધી આવે ને બધા એ બધા જ સુધાત્મા શુદ્ધાત્મા બારે બાર ગમે તેવો હોય ગુચ્ચો હોય જોવો હોય એ બધું વ્યવહાર થી અંદર રિયલ પ્યો કરે તમે સમજે અમે તમને આપ્યા ભાઈ સમજાવી તમને હે શું નામ આપનું કે છે બાલપત્ર અરુણભાઈ સુધાર્થમાં ભણે પાપો ભૂત કરે જ્ઞાન ભૂત કરે છે અને આત્મા અને અનાત્મા અને બે જુદા પાડની વચ્ચે લાઈન બીમાર કે છે નાખે તારે દાડો કરે એ ભેદ વિજ્ઞાની કામ જેના બુદ્ધિ જતી રહીનું કામ નહીં એટલે આ હોય જ નહીં જવલ ડે કોઈ જગ્યાએ હોય મઢીવાળા મકાન ભાઈ બહુ દાડા માથાકુર કરી હમળે પાવ્યા બહુ દાદા થી ફોન હલાય અલાય કર્યા દોડ દડ કરી હજુ હમળે છે આ ફસ પામ્યા આ તો કોઈ મહાપુન પ્રાપ્ત થાય થાય નઈ ને હવે હું તમને પાંચ આજ્ઞા આપવા માંગુ છું આધો છે આ તમે બે આજ્ઞા પાડવા હું તો જવાનું પણ આ બે આજ્ઞા પાડો ને સારી રીતે તો હું આધર એનું ફોર્મ લે તું તો બે આજ્ઞા પાડવા માંધો ખરો તમને સમજ ને બે આજ્ઞા બીજી ત્રણ આપું છું પાડો તો એક પણ ચિંતા થાય ચાલી થી પચાસ હજાર માણસ જ્ઞાન પામેલા છે એ વિશે હજાર માણસો તો એક્યુરેટ છે જ્ઞાન માં જ રહેશે કલ્યાણ થાય ને હવે ત્રીજું વાક્ય આપું છું અત્યારે ભીખું બી ચલાવતા હતા દસ લાખ કમાય ન કર્યા કરે સરસ બોલે પછી બે લાખ ઓછા થઈ જાય તો આપડે કેમ છે ધરમ થઈ ગયા ભગવાન રૂઠે છે એવું બોલે બોલે ખાયા આપણું આવું અવરું બોલે કમાયા ત્યાં હું કમાયું ખોટ ગયા ત્યાં ભગવાન ખાલી એવું બરાયેલું ભાઈ તેના દુઃખ છે આ ઇન્ડિયનો આપણે ઓછી કઈ મારવાયા નથી સમજ ને કોઈ ભગવાન નામ ના દે તો મારે હાલે સાનું નામ તો શું એટલે ચારસો દેવ લોકો છે બિચારા એમને છોકરા છોકરા ના હોય પણ દેવીઓ તો ફરીને દેવી જો બેઠો હોય ત્યારે ફોન કરે મા પેલા દેવી નું ફરી પાડી એટલે આ કોણ ચલાવે છે તમને તો હોવું તમે ચલાવતા નથી ને જો ચલાવતા હોય લાવો નઈ ને તો હોય ને ચલાવતા મરી જાય ખરો પોતે કોઈ મરે ખરું ચલાવતા હોય પેટમાં દુઃખ દુઃખ થાય એવું કરે કોણ ચલાવે છે જરૂર છે લોકો કે ભગવાન ચલાવે છે પોતા પોતા પોતાનું છૂટ જાય ભગવાન થાય ભગવાન સમજણ દરેક બેઠેલા કોણ ચલાવે છે એ ભગવાન ચલાવતા તમે ચલાવતા નથી સમજણ ને એક શક્તિ છે જેને અંગ્રેજીમાં સાયન્ટિફિક સકમ એવિડન્સ કહું છું અને ગુજરાતી વ્યવસ્થિત શક્તિ કહું છું શું કઉ છું એટલે આ સૂર્ય ચંદ્ર તારા બધું નિરંતર વ્યવસ્થિત જ રાખે અનાધિકારથી નિરંતર વ્યવસ્થિત આગુબાજુ કશું રેગ્યુલર સ્ટેજમાં જ વ્યવસ્થિત શક્તિ આ બધું જગત ચલાવવા તમને ખબર પડી ને આ વ્યવસ્થિત શક્તિ કેવું છે મોટું કોમ્પ્યુટર જેવું જબરજસ્ત સમી કોમ્પ્યુટર સમી કોમ્પ્યુટર એટલે એ કોમ્પ્યુટરમાં તમે જે અહીંયા આગળ ભાવ કર્યો ખોખના ખોખના માટે નલાયક છે ખરાબ છે આમ છે ભાવ કર્યો એ કોમ્પ્યુટરમાં જાય તમારા પીઠ તરીકે અને પછી એ કોમ્પ્યુટર ફળ આપે પછી કોઈ ફળ આપવાની જરૂર નથી કોમ્પ્યુટર તમારો પડઘા પડ્યા સમજ પડી ને એટલે તમારી જવાબદારી છે એટલે તે દિન ચાલજો શું કયું એટલે કોણ કરતા આ કોણ ચલાવે છે તમને કઉ છું બધું આપડે ચલાવતા ખોટું હતું અને હું કરું છું એ ભ્રાંતિ હતી બરોબર ને હવે કોણ કરે છે નામનું તમારે બધું ચલાવીએ છીએ આ ભીખુભાઈનું મોટર ચલાવશે બધું ચલાવશે ભીખુભાઈ જુદા થઈ ગયા ભીખુભાઈ આ મોટર ચલાવશે અને તેઓ વ્યવસ્થિત શક્તિ મદદ કરશે બરાબર ને અને આપણે છે તે સુધારતા હોય શું કરી રહ્યા છે એટલે આપણે જ્ઞાતા દસતા જોયા કરવાનું ભીખુભાઈ મનસ જોયા કરવાનું મન તમારું રહ્યું નહીં મન ભીખું બી ના તાબામાં આવ્યું મન બુદ્ધિ ચિત્તના હંકાર બધું ભીખું તાબામાં આવ્યું તમારા તાબામાં કશું આવ્યું નહીં શુદ્ધાત્મા પ્યોર કોઈ દખલ જ નહીં સમજવું નહીં એટલે મન ખરાબ વિચાર કરતું હોય સારા વિચાર કરતું હોય તો ભીખુભી તમારું નહીં આ મન મનના તમે ઉપડી થઈ ગયા હવે મનમાં વ્યસ્ત થઈ ગયું મન તમને વ્યસ્ત થઈ ગયું આવે સમજ ને એટલે તમારે મનને જોવાનું તમારે કંઈ લેવા દેવાનું ભૂલી ન જાય ને ભૂલ ના થાય તો આપે છે તમને સમજાયું છે એમ એટલે કોણ ચલાવશે વ્યવસ્થિત નામની શક્તિ ચલાવશે ભીખુ ભીખુભી કરશે વ્યવસ્થિત શક્તિ પ્રેરણા કરશે એટલે બહુ ચાલે કરશે પણ જોયા કરું ભીખુભાઈ કેમનું ચાલે છે અને ભીખુભાઈને બહુ જ ખરાબ કોઈ ખરેખર મુશ્કેલી આવી હોય તો આપણે પાડો તો ખરાબ ને અને ભીખુભાઈ આપણે ઋણાન બનશે ને તો આપણે પાડું છીએ ત્યારે શું કેવું છે ભીખુભાઈ બહુ મુશ્કેલી આવી છે ચાલો આગળ કબાટમાં ભગવાન જ કહેવાય ને તો અમે જીએ ગભર ઠોકો સમજબર ને ડિપ્રેશન આવી ઉડી જાય સમજબર ને તો બીજો યાદ રહેશે બધો એટલે બહુ ડિપ્રેશન આવ્યું કરવાનું હવે વ્યવસ્થિત દાખલા આપણે યાદ રહે બધું આ પ્યાલો છે ને લઈને જતો હો અને પછી આમ આમ સરખ્યો એટલે આમ પ્રયત્ન કર્યો પણ છતાં પડી ગયો સરખ્યો છતાં મેં પ્રયત્ન કર્યો છતાં પડી જાય ભાગી ગયો તો કોને ભાગ્યો એ મેં તો પ્રયત્ન કર્યો કોને ભાગ્યો આપણે જાણતો નથી એટલે આપણે ખરેખર આપડે જોખમદારી કેવા કેવી એ માટે આપડે એક ડોલર લે કેવી ખબર પણ આપણે ઘેર થતા બધા પંદર જણા હોય લઈને આવ્યો હોય પડી ગયું તો આપણે સમજ્યું કેવાનું પછી એમ નહી કેવાનું વ્યવસ્થિત તારી ચિંતા ના કરી વ્યવસ્થિત એવું નહીં કહી દેવાનું છોકરું પાછું બીજા છોકરું ફેંકી દે કે વ્યવસ્થિત એવું બોલે તમારે મનમાં જ સમજવાનું સમજે અને નોકરી શું કરવાનું હવે આસ્તે આસ્તે ચાલજી હવે ખુદા ખૂદ ના કરીને એટલું એને એ કરવાનું મોટલ બધું કામ કરવા આવ્યો કામ ખરાબ કર્યું હોય તો વ્યવસ્થિત ના કહેવાય આપણે થઈ ગયું એટલે વ્યવસ્થિત આપણે સમજે પણ પેલા તો કે બરાબર નીકળે કાલે પૈસા નહીં હાલ કઈ ખબર પડે ને ખબર વ્યવસ્થિત એને ના કહેવાય આપણે સમજીવાનું ખબર છે ને બગડી ગયા પછી શું કરવાના હતા પેલા ટેકોર કરવાની આપણે શું ચઢાવે હા અમેરિકા નો જેવા નહી કઈ પછી નાખી દેજો બાર મહિને એ નાખી ના દેવા તો હે આ તો ખાવાનું બાકી એટલે પ્યાલા નાખી ના દે એટલે પ્યાલાના કારખાના વાળ ના ચાલે ખોણી વાર ના ચાલે વેપારી ચાલે જ નહીં ને એટલે મિલો વાર ના ચાલે કોઈની ચાલે જ નહીં એટલે વ્યવસ્થિત શક્તિ તોડફાડ કરે છે કેવી હા આ ઘરમાં બધી તોડફાડ થાય છે વ્યવસ્થિત કરે છે પણ સપ્લાય કોણ કરે છે કે એ જ સપ્લાય કરે છે સપ્લાય એનું છે અને તોડફાડ એની ઉપાધિ નથી ને આ ખરેખર છે આક્રમ વિજ્ઞાન છે સંપૂર્ણ અને આ જગત ના ધર્મો એ કલ્પિત ધર્મ છે રિલેટિવ ધર્મો છે આ રિયલ વસ્તુ છે શું છે સાક્ષાત ફળ આપે કેવું દુઃખ જરાય થાય તો રિયલ જ ના કહેવાય તે જ પણ દુઃખ થાય તો રિયલ જ ના કહેવાય ચિંતા ના થાય વરી થઈ ગયો કે આ બીજો દાખલો આપો વ્યક્તિ નો આપણે બેંકમાં ગયા અને એક એક ડોલર પડ્યા છે અને બીજો બે હજાર લઈને ભર્યો અને બે ડોલર બે ડોલર લીધા છે બીજા ગજામાં ક્યારે એક ગજામાં બેસો એમ કરીને આપણે આવતા હોઈએ ગરમી આવતા હોઈએ તો આ બોલ તો આપણે શું કરવું પડે તમે સુધાતમાં તમારે લે આ ગધુ ડાબી રાખજો ભીખુભાઈ ગધુ ડાબી રાખે પણ પેલા વાટેલા મરસા રાખે પાછા કાપના કઈ જયા છે કે વાટેલા મરસા રાખે તો વખમાં નાખે ને હાથ તૂટી જાય અને કાપી ગયો એટલે આપણે વ્યવસ્થિત કહેવાનું શું કહેવાનું એનો દસ ને નિમિત્ત છે આપણને હિસાબ ચુકતો થયો છે બોલ ને આજ પકડી ગયા વ્યવસ્થિત કાયદામાં પેલો જયારે પકડ્યા છે ત્યારે ગુજરાત તરત જલેબી ને બધું ખાતો અત્યારે જલેબી રેબલ ખાયા ને એ જયારે પકડાય ત્યારે આપણે પકડી ગયા સમજવું એટલે આપણે શું કરવાનું પૂછાય ભીખો ભાઈ ગયો બે હાજર લઈ ગયો પાંચ છ પાંચ હજાર રૂપિયા બે હાજર પાંચે પાંચ ભેગા કરી ના કરી નથી ને આપડે ડેટ આપણે ગયા એ ગયા ના આપડે આપણે જોઈતા નહીં પણ હા પણ એમને શું કેવું તમારે આપણે મૂર્ખ કે બે હાજર ગયા પછી મૂર્ખવું છું તમે હોય પડ્યું એટલે આપણે કઈ કશું ગયું નથી આ કોને કર્યું વ્યવસ્થિત કર્યું કોને કર્યું પેલા બાળક નહી નિમિત છે તો એ નિમેત છે હવે આપણે આગળ ચાલ્યા ગરબણી જઈએ છીએ ને આપડે તો પછી રસ્તામાં પોલીસ ગેતા આવી તો આપણે વ્યવહારમાં કહી દઉં વ્યવહારમાં કહેવામાં આવ્યો ને ગજુક ભાઈ છે બે હજાર ડોલે ગયા છે નોંધી લો એટલે કેસ નોંધાઈ દેવો સમજ નોંધો છું પછી આપણે ઘેર જવું ઘેર જતું ખાલી તારે પાછું ભાઈ ભીખુભાઈ તમારું મન તો ખરું કે મન નાખી ગયું કંઈ ભીખુભાઈનું મન નાખી ગયું જ કંઈ મન ઉડી ગયું પણ ભીખુભાઈ છે ને તો ભીખુભીનું મન શું કે તમે વ્યવસ્થિત કહેશો પણ કાલે પ્રાંત બાસ આપવાનું તેનું શું થશે કેમ નાખે એટલે આપણે જો મન આખી રાત ઊંઘવા નહીં દે આપણને પછી મદદ ના કરે ખરે ખરું મત અને આખી રાત ઊંઘવા દે અને મનનો ઉપાય કરવો પડશે એટલે મનનો શું ઉપાય કરવાનો ઘેર જઈને કહેવાનું કે ખૂબ દૂધ નાખીને સતનારાયણ પ્રસાદ કોણ દો એટલે બહેરા કઈક ધીખું બી કમેન્ટ લાયા ખુશ મરાવે અને પેલા સતના પ્રસાદ બનાવે ભજીયા બનાવે બધું બનાવે પછી જવાન પાનતા ઊંઘાવા કે ખુબ અહીં ખાધું ને એટલે ઊંઘાવા કે થોડી વાર પછી ઊંઘી જાઓ થોડી વાર પછી હુઈ ગયા તે હું તે ઊંઘાયા ઊંઘા ત્યાં પણ અવાર ઉઠ્યા ખબર ને ક્યાંક પેલું ખાધેલું બહુ ને એટલે મન મચ્યું નહીં તો મન ગોદા માર્યા આખી રાત એ તો હવારમાં ઉઠ હવાર માં ઉઠ્યા હતા પોલીસ વાળા કેમ શું થયું ટકા પકડી ગયો છે દારૂ પી ગયો છે વધુ હતી કોને ટકા આઠસો હારી પછી ડોલર વધ્યા છે શું કે છે બે હાજર જો વ્યવસ્થિત ગધું કપાઈ રાખવું પાછા જ મોકલ્યા પાછા કોણ મોકલે છે એમાંથી પોલીસ કરી પંદર ડોલર હાડા દસ ડોલર છે ને પેલા શિકાર ના મળે તો હાજર ભૂખ્યો મરે બિચારો તું લઈ જા સાડા દસ ડોલર અને આપડે આઠસો ડોલર લઈ અને ગરબા જઈ અને બે હાજર બેંક ખાતે જમી કદી અને બારસો વ્યવસ્થિત સમજવાનું ચાલે ત્રણ વાક્ય થયા અમે કઈ અઘરું લાગે છે સમજાઈ ગયું પ્રકાશજી ને તમને પૂરું સમજાઈ ગયું નઈ સારું આપું છું ભાઈ ચોથું ટાઈન આગળ નથી ને અમા કઈ કઈ ટાઈન આજ્ઞા કઈ સરસ રિલે બીજી રિયલ અને માણસો ઋણાન આવે નઈ કેમ છો ભીખું ભીખા છે ને તે ઋણાન તમારી હિસાબ બાકી છે કઈ નો કઈ થોડો ઘણું કારણ તો આપડા બધા ચોખા કરી નાખે તાર આપણે એટલે ઋણાન બંધ છોડવા માટે એટલે ઋણાન બંધ પાસે છે તેમાં ઘરના બધા ઋણાનબંધ જે છે બહુ ચીકણા હોય થાય નુના ફાવે ઋણા બોલતા ફાવે નઈ એટલે તમારે એફઆઈઆર ફાઇલ કરી શું કેવું ઋણાનુ બંદે ફાઇલ કે તમે સુદાત્મા અને ભીખુ ભી તમારી ફાઇલ નંબર વન આવે ને બે તે ફાઇલ સમજ પણ એ બઉ છે તેની ફાઇલ વીસ હજાર ની બાવી હજાર ની ઘરની ફાઇલ બહુ ભારે ચીકણી દહી હોય તે ચીકણો હોય આપણે જલ્દી છે આજ્ઞા સંભાવે નિકાલ કરવાનો સંભાવે નિકાલ કરવાનો પેલા શું કરતા હતા એ રસ્તો આવે એટલે આપણે સીવા મળીએ એ સિવાય આવે તો આપણે આપણે તે હસતો આવે એને તમારે નક્કી કરવાનું દાદારી આજ્ઞા પાસે સંભાવ નિકાલ કરવાની સાથે જ એના મન ઉપર અસર થશે શું થાય તમે નક્કી કરો મારો સંભાવ નિકાલ કરવો છે હું નક્કી કરો ને તેના એના મન ઉપર અસર થશે ન થાય તો બીજ હજાર ત્રીસ પણ અસર થયા કરે છે ને આ સાયન્ટિફિક છે વસ્તુ શું છે તમને ખબર ને એટલે તમારે શું કરવાનું આ ફાઇલ સંભાવ નિકાલ કરવો છે મનમાં બહુ બોલાય નઈ એટલે ફાઇલ નો સંભાળ નિકાલ કરવો એ તો અથવા ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો દાખલો આપવો તમારે ઓફિસમાં જવું છે તે લાઈવ બે લાઈવને કહો ફાઇલ નંબર ટુને કે ભાઈ તમે જમવાનું મૂકી દો ત્યારે રસોડામાંથી બોલ્યા કે પાંચ મને રહીને તમે આવો સર ને એટલે આપણે પાંચ મિનિટ રહીને રસોડામાં બેસ્યા ગયા ત્યારે પોતે કઢી ઉતારતા હોય તેમાં આંસી ખસી ગઈ અને કઢી ઓવરટન થઈ ગઈ તો અહીં કોને કરી આપણા જ્ઞાનથી ઓવરટર્ન કોને કરી વ્યવસ્થિત કરી સર એટલે એમને કેવું દાજા નથી ને એટલે આટલું શું બીજું કોઈ રસ્તે ફેરફાર ના થાય મારા ફેરફાર થાય તો એટલે તમારે કેવું દાજા નથી ને પછી એ કે છે જવો જવાનું શું થશે તારે ફાઇલ થઈ ને ફાઇલ નંબર ટુ એની જો સંભાળ નિકાલ કરવાનો ત્યાં કહી દે એટલે ભાત તો ખવાય નહીં ખવાય નહી છે એમાં ભાત કરીએ આપણે તો એટલે આપણે ગયા ભાખરી તાજી છે એમ થોડું અથાણું સંભાળ નિકાલ કરીને સંભાળ નિકાલ કરવાનો કાંઈક ના થાય હે આ એક દાખલો આપો બીજો દાખલો આપું હવે પોતાના રૂમમાં બેઠા છે અને સુધાર્થ ધ્યાન કરીએ છે અને કોણ આપડા આપડા કોક ના બોલાય આવે સમજુ છે તમે સમજી ગયા ફાઇલ આવી ફાઇલ પર કયા તીલ ખબર પડે અંદર બેઠા અંદર બેઠા બરાબર સીલ ખબર પડે ફાઇલ કયા રમવાની છે એટલે બારનું ગાડી તાર ખબર પડે ફાઇલ નંબર ફિફ્ટી પચાસ રમાની ફાઇલ આપણી જોડે સ્ટોર વારો હોય ને મુસલમાન સ્ટોર વારો ઘનો આપણી જોડે રહે પચાસ રમવાની ફાઇલ તો ખાઈ ને માલસામાન લઈએ એટલે ક્યાં આવેલો કહેવા મેં કોથળા ત્યાં કોથળા આપ્યા છે હજી પૈસા નથી આપતા એટલે આપણે ગણ કે આ ફાઇલનો સભા નિકાલ કરવાનો નતાજીની બોદી કેમ નથી આવતા કે લખી લાવે છે ભાવ એક એક કોથ રહે એટલે બસો ચાલીસ ડોલર વધારે જાય છે એટલે આપણે એને સમજાવી અને ફાઇલનો નિકાલ કરવાનો બસો ચાલીસ બધે પચાસ પોણસ એનામાં ને હોય એ ના માને એકસો વીસ આપીને ઊંચો કીધે સમજે અને જતો હોય ત્યારે મિયાબીને પેલા મને કહેવું કોઈ દુઃખ નહીં વાંધાય નહીં એટલે આવે એમ જાય ફરી તેવા છે ને આ તેવા આવું જોવું એના હાથમાં નથી ગભરાવાનું નઈ સમજ પડે ફરી હિસાબ હશે તો આવશે પણ હિસાબ નહીં હોય તો બિલકુલ આવ એટલે મનમાં એનું શું થાય ને એટલે સંભાળ નિકાલ કરવો અરે મીયા ભાઈ છે તે પાડોશી ને તઈકોતરા આપેલા ત્યાં ગયો તો કફરા તોફાન ચાલતું હતું આપણે સમજી ગયા શું છે તોફાન જોડે પૂછવા મોકલ્યો પેલા પેલા સાહેબ કે લડી પડ્યા મુસલમાની સાહેબ રોગતો નથી પેલા મિયાને કેસે ને કાંક આપતો તો કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ હું પૈસા મારે છોડાય નહી કેશું કાંઈ હું પૈ પૈ નહીં આલુ વધારે કહેશે કાંઈક પણ હું અહીં પૈ નહી છોડું કેશ મિયા એટલે પછી બાજા બધા ત્યારે પેલા સાહેબે દબડાવા ખાતે શું કહ્યું બધા પૈસા ફેંકું તું અડી જો મારે તું જોઉં શકતું કેટલા સારું પાણી અડી જવાનું ફેંક્યા બધા પણ લઈ લીધે બધા એટલે એક માણસ મળ્યો એટલે સાહેબે કહ્યું કે સજા હું તને જોઈ લઈશ કે સાહેબ મેં બી દેખ ના આપું જોવા પૂરા પૈસા હાલ્યા ને વેર માં દીધું વેર ના બંધાય ને એકલું જ કલયુગમાં પ્રેમથી બંધન થતું હતું અત્યારે વેરથી બંધન થાય એટલે વેર ના બંધાયભાળો નીકળ્યો આ બે દાખલા નીકળ સમજી ગયા તમે હવે પાંચમી આજ્ઞા ચાર આગના તો ગયા ને કઈ કઈ ચાલુ રીયલ ટીવ પછી રિયલ પછી વેર વ્યક્તિ કરતા અને ચોથી ફાઇલ નો સંભાળવા નીકળ્યો આમાં ચોપડું લખેલું પાછળ ગયું હોય લખેલું પાત્ર પાંચમી આજ્ઞા આપું છું હવે ભીખુભી નામ છે ભીખુભી ભીખુભાઈ જાણતા એટલે આપે કહ્યું ભીખુભી નામ પર બધું એ બધું વ્યવસ્થિત કર્યા કરશે અને આપણે શુદ્ધાર્થમાં ચોપડો રાખવાનો શું રાખવાનો શુદ્ધાર્થના ચોપડે ક્યાંક શુદ્ધાર્થના ચોપડે શું લખીશું જેટલી તમે આજ્ઞા પાડશો ને એટલી બધું જેટલી તમે આજ્ઞા પાડશો આ પાંચ આજ્ઞા અઘવી છે આ બોલો આ શુદ્ધાત્મા ચોપડો અઘરો નથી ને જેટલી તમે આજ્ઞા પાડશો ને એટલું જમે થશે અને બીજું ગમે શું પણ કે દાદા દર્શન કરવા આવવાનું જેટલો તમે દર્શન એટલું વધારે જમે થાય બરાબર ને અને ત્રીજું પુસ્તકો છે ફ્રી ઓફ કોસ્ટ હોય છે પૈસા નથી અમારી વાણી વેચાય નહીં એટલે સંઘવાળા વેચે નહીં ગમે તેવા પુસ્તકો ને એટલે ત્યાં આગળ તમે કોઈ રીતે આગળ લખશો ને તરત જ બધા આવી જશે ખબર પસંદ થઈને અગર તું ન્યુ જર્સીમાં તમને એડ્રેસ આપશે તો મંગાવી લેવાનો ખબર અરે પહેલું છે તમારા આજ્ઞા પાડશો તો થશે બીજું આ દાદાનો દર્શન કરવા આવશો એ ગમે થશે સમજ હોય ને અને ત્રીજું પુસ્તકો વાંચ્યા છે તો એ ટાઈમ એમાં જમે થશે અને ચોથું એક અક્રમ વિજ્ઞાન નામનું આવે છે પુસ્તક અરે માસિક આવે છે જોઈ લઉં તમે જોયેલું એ અક્રમ વિજ્ઞાન માસિક મંગાવજો એ એકના પૈસા લેશે માસિક વાળું જુદું આપ્યું એટલે એ પૈસા લે છે પચીસ ડોલર લેખા તમારે આયાત કરે એમાં ખબર ને દર અઠવાડિયે ફ્રેશ વાળી આવે છે એટલું હવે આ પાંચ આજ્ઞા પાડવામાં અઘરો છે કયો હશે અઘરું નથી લાગતું ને હવે આજ્ઞા તમે સિત્તેર ટકા પાડો સો ટકા પાડે સિત્તેર તો તમે ચિંતા ના થવી શું કરું અને મટલું ચાલુ ચલાવશે તમારી અને મટલ મટલ મુશ્કેલી આવી હોય તો બે ચોપડીઓ આપે છે તમને એમ કહેવાનું ભીખુભી વાંચો મુશ્કેલી છે વાંચવાનું દેખાયા છે હવે અત્યાર સુધી તો હું ભીખું છું ખરેખર પૂછ્યા ત્યાં ખરેખર ભી ખુબી છું ખરેખર ભી ખુબી છું એ જ અહંકાર હતો શું સમજ અહંકાર કોણ વ્યવહાર અહંકાર મમતા આજે અહંકાર મમતા ઉડી ગયું અને પોતાનું સ્વરૂપ સુધાર્મા પ્રાપ્ત થઈ ગયું અહંકાર મમતા ત્યાગ થઈ ગયો એટલે ગ્રહણ ત્યાગ કલર રહ્યું ત્યાગ કલર પછી સંભાવ નિકાલ કરે ભાઈ સમજાય દર્શન કરવા તો બઉ સારી પડે ગાડી લઈને એકવાનું એડ્રેસ તમને આપે છે હું તમને આશીર્વાદ આપું સમજ ને એટલે આ જ્ઞાન સારું મજબૂત થઈ જાય આવો ને તમારે રાતે રાતે જયારે સુઈ જાઓ નવ દસ અગિયાર વાગ્યા મે નહિ પણ આખે બીજી ના દાદા દેખાવા જોઈએ શું કયું આંખે જયારે દાદા દેખાય અને કોઈ અર્ચ ના થાય નથી બે મિનિટમાં ઊંઘાવે તો ગોઠવણી કરીને આ ગોઠવણી કરવાની છે બસ ને એટલે આજ રાતે ખાસ અવશ્ય કરજો કારણ કે આ જ્ઞાન મળ્યા પછી આગળ શું ચાલતું રિવાજ એક જ્ઞાન જ પડી રહ્યા છોકરા બદલે આ વસ્તુ કરવાનું આટલું આપું છું એના જેટલું ડિઝાઇન વધી ને ફાયદો થશે એટલે રાત્રે જયારે થઈ જાવ જણાવો નથી કરવાનું કહ્યું ને સમજાવ્યું તમે તમને સમજાયું તમને પછી બાકી જર્મી થયા આપડે કેવા હવે આત્મા ધર્મી થયા આપડે કોઈ મત માં નહી આવે એ તો બધું એટલે મુસલમાન માં આત્મા દેખાય ના દેખાય એટલે આપડે સવારે અહિયાં વેલું અવાય તો અહિયાં વેલું અવાય એવું હોય નીકળવાનું સાત સાત છવા સાત વાગે નીકળવું પડે પણ એટલે બધું વેલા નીકળશે આઠ વાગ્યા નીકળવા ના હવે તો એક પોર પોર બગાડવા જેવી નથી દાદા ઉતાળ લેતા હતા ઉતારી લઈ લે લે ગણી બંદો માર હવે ગોટકો અમારે કે ગોટકો લા આપણે જોવા જઈએ અહીંયા મે ગોટકો જોઈએ લખના કે બધા બધા જઈ જાય હા આ તો મુક્તિ કરી છે તેર પરનું વાહ વા નેનો નેરા તે દેને બલ પર બગલ બોલાજી ગુનેગાર જણા થી આય તે બગલ યાર એ કામ ના કરે હા મને સે જા તે તે ડાલ ગય ગયા ગયેલા ભગવાન ને થસારીએ કોણાય મોક્ષ આપે સારો હાલ અત્યારે આ વિનુભાઈ તમારો ફોટો છે હા હા આ તમારો સરા ના સરા હા લઈ દેજે લઈયા બરાબર ના ભલે તુને એને આ ફોટો લીદેલો ઓહો એને લીદેલો એને લીદેલો તમને શું કે બગલા એને લઈ દે તું હા બોલ ગમ નામ પોતા છે નિર્વેન આપકો 10 ઓગસ્ટ ના પોતા ઘર માં હારો હોય આપડે સમજાય ના પડે તા ક્યાં સુધી અને સીમર છે પૂર્વ દિશા તરફ ચાલે ત્યારે વાંધો ના આવશે લોકો આ કેમ દિશા કેમ ફેર કરી તમને લોકો તાર કેવું પડે પવન બધો વાકો છે પવન બધો વાંકો છે નુકસાન કરી નાખે ના ભાઈ કર્યા કરે એવું કરો છો આમ કરો છો મહિને સાહેલ હું તો કરીશું બરોબર છે આવા બધા ઝઘડા હોય છે ઝઘડા સમજા દિશા ફેર કરે જ કઈ અમે જ્ઞાની પુરુષ દિશા ફેર કરીએ એટલે તમારે મને આ કેવું કર્યું અરે ભાઈ અમે દિશા ફેર કરે એક ભાવના આવતા બીજું બધું વાંખું એટલે કરીએ